હિન્દુસ્તાન તો મેં પુસ્તક માં લખ્યું છે ઓગણીસ ની સિત્તેર માં પુસ્તક બહાર પડેલું એનું નામ આપત રાણી આપત રાણી એટલે આપતા પુરુષ વાણી આપતા પુરુષ એટલે શું કે સંસાર સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને ઠેર મોક્ષે જતા હોય ઠેર સુધી બાર મિનિટ પુસ્તકો ફક્ત એક અક્રમ વિજ્ઞાન આવે છે જે અમારી વાણી નું પણ એ એકલું સાપ્તાહિક હોવાથી દર નાતું જુદું પૈસા પૈસા બધા બંધલું નો પ્રોફિટ અગાઉ થોડું પ્રોફિટ લેતા હોય અગ્ર વિજ્ઞાન જુદું છે એટલે મારી વાણી દર મહિને ત્રેશ નીકળ્યા કરે તે વાગ જો એટલે અહીંયા કે કરાતા ક્રમ ખાઈતા આપો હા દાદા ના છેપા થઈ બોલ છે અહીંયા લાવો લાવ બે આવે કે દીવેલા ક્રમ નીકળ દે લાવ દાદા આપે આપ તમારી આ બેને બી આપો એટલે કે પહેલા આપવાની વાત લખાય છે દેજ કેવા જો દાદા ઓબરા દાદા એ ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી ને આ બાકી જ નીકળે છે એટલે મૂલ્ય લખી લખી આપડે સંપૂર્ણ ફૂલ જ્ઞાન જૈન બધા પેલા રસ છે તો બાર મહિના પછી ડોલર લે છે આપતા વાણી ગોટાળ્યું જ્ઞાન કા ભાઈ જેમ છે તેમાં જ હોય લખવાણે બનાવ્યું બધું ભગવાન ભગવાન તરીકે સ્વીકારે જેમ છે તે જ કહે બીજું કપું નહીં લૌકિક તો બધા સાયન્ટિસ્ટ પૂછ્યું એ ભગવાને બનાવ્યું છે તો તું મને જાત થોડા આપીશ હા બધા જયારે બનાવી ના લો પણ બનાવી વાત સાચી અનાદંદ અનાદિ અના જરૂર હતી લોકો માટે લૌકિક વાત કહેવાય કઈક સૌ લાગે સાચી વાત હશે અનાદી અનંત ખાતરી ને હંમેશ શર્મા તમે ક્રિએટર કેવું કુભાર નો લે હિન્દુસ્તાન આ પુસ્તક છે કે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ જશે બે હાજર ઓગણીસ જ વર્ષ ને તમારે વારે ધોરા થઈ જાય વાર ધોરાય નહીં થાય તે પેલો તમને શું લાગે પડી જવાનું નથી બધા પડે બારી જવા થઈ ગયા વખતે કઈક આ દુનિયા માં આવું ખરાબ થવા બે આ દુનિયા દુનિયા ને શું થવાનું આપડે બધું થઈ જવાનું આપણે ક્યાં લીધું કારણ કે પેલા આપડે બજાર માં ઘઉં ની ઘઉં લેવા જઈએ લાઈફ કે ઘઉં લગ્ન થયો ઘઉં લેવા જઈએ ભલે આપડે ના જાણતા દેખાડે ગુડ્યો ટીપીઓ દેખાડે પછી રસ્તા પૂછીએ કે આ બધી આ ટીપીઓ ગામી કાઢે એટલા જ ગૌ છે કે આખી ગોળી ગૌ ની છે આગળ આવું ઘંટી દલવા માટે મોકલી દઉં છું તમારા અક્કલ છે ઘઉ ના મેંકરા તો ભેગા આવે કે વ્યવહાર માં એને કઉ કેવાય ક્વારા કેવું પડે કેવું જ પડે એ કંકા બિસ્ટર સાથે લખાય લઈ ખુલો કઈ ટકા આપડે ભાઈ કોકરા પણ વખત હોય બરાબર ઘઉ ની ગુના લોકો પસંદ નથી આવે મને પેપર વાળે કે છે અમદાવાદ પેપર વાળા તો આમાં ઘઉં કોણ કે ઘઉં એટલે ઘઉ કોણ ને કંકરા કોણ ને કંકરા જો મટી મિલી જુ એટલે હા આપડે મટ્ટી કોને આવે ઓળખી લઈએ કે ઘઉં કોણ ને ક્વાકરા કોણ અમે દાદાજી બે મટી મિલી જવાના ક્રષ્ટાચાર કરવો પડે છે એ ઘઉં છે એ રેવાના શું નહી કયું ભગવ ભ્રષ્ટાચાર બંને જ કરે છે પોતાની કરે છે ઓળખ કરી લઈ જાય તારી બેન નું એ જોઈ લઈશું ભ્રષ્ટાચાર પેલા ખુ કઉ હજુ કઈક ભટ્ટી ભટ્ટી વાળા જેવા હોય તો હજુ મારી પાસે આવજો તો હું કઈક કઈક ઉપાય કરીને રાગે પાડી દે અડો ટકા अर्दो थो थो को काकरा काकरा पत्ती ना। आ। दे आ, दे आ, दे तो एक पची छबका भ्रष्टाचार હશુભાઈ કઈ એકને દાખલા આપો ભ્રષ્ટાચાર ના ભગવાન દિગંબર કે છે અમારે આ ભગવાન ચેતમ્બરો કે છે આ અમારા ભગવાન ઝઘડા ચાલે છે ને કોર્ટ માં પછી પછી પછી ભગવાન ના ભગવાન સુધી નાખ્યો દિગમ્બર માં લેવા માટે ભગવાન ના કંદરસો આ બધા સારું છે ભ્રષ્ટાચાર અને આ બીજો બધા ભ્રષ્ટાચાર નથી સમજતા આપડે સમજાય ખુલ્લો જ માનવ ધર્મ બહુ થઈ ગયું માનવ ધર્મ કોને કેવાય કે કોક ની છોકરી કે કોઈની વાઈફ બઉ પાડી હોય એને આપડે જોઈએ ચેતન થાય તો પછી ઘરા વિચાર માટે કરવા એ માનવ ધર્મ ની વિરુદ્ધ છે કારણ કે માનવ ધર્મ ની બાજ તો ચાલ્યા જોનવ ધર્મ કોને કહેવાય બોલી દસ હજાર વર્ષ મને કેટલું દુઃખ થાય તો અને કેટલું દુઃખ થતું છે માટે રાખી માનવું હર ભાઈ એમ ના ભાઈ હારી માનવતા હશે दुनिया सर्ग देखे, देखे दोड़। सत्युग्मा आप तो का आता, चालतो चालतु राम उठाई गोको भगवानी नहीं उठाई गा तो, तो बिजार <laughs> फेर एट्लो जेदारे दी जाए छे कहीं लू कह અને કયું એટલે મનમાં હોય જુદું વાણીમાં હોય જુદું અને વસ્ત્ર માં હોય જુદું એ કયું બધું બીજું લો જ નથી થઈ જશે ના હોય તો પછી આપડી દુનિયા તો દુઃખી થઈ જાય દાદા કઈ રીતે દાદા દુનિયા દુખી થઈ જાય ચોર ના ગજવા કાપનારા પછી આમ છે આપડે ઘેર ઘેર પાણી લીધું પાણી લીધું સોલ્વ થઈ ગયો શું આગળ કરવું પડે કરવી પડે કરવી પડે કરવી પડે એમ કે ગટારો ગટારો ગટારો નઈ પાણી કાઢવા માટે જે છે આપણે ભીય હા પછી ને પાણી તો આપણે વાપરો માટે હવે આપડે પછી પોઈ જાય એ કે હું કાઢું એ નઈ કરવું પડે એ દા કરીએ શું થાય ગંદાઈ ગંદાઈ જીવત પાકે પોઈ જાય ને સડે સડે ગંદ નઈ બંદ નઈ કરી હે બધા ઘટર ની કરવી પડે ચાર પછી પાણી બગલાયર ચોર લુચા આવે છે ચોખ્ખા તારા પડે તારે હોય ને પણ આ તો ગમતા નથી નાનું આવે ભગવાન જાતે કાપવા આવેલી આવે તમારો હમાવી જ હિસાબ અરે તમારી ગટર તમારી અને વોટર નું સાત ના ચો અને સારા માણસ રાખ નાખો ઘાસ ચીડ થાય છે એવું જરૂરિયાત છે એટલી ને આપડે જાણીએ પણ હવે કઈ આવે જરૂરિયાત છે પૂછે ચોરી મારે બાપદાદો કે ભય લાગતો નથી પ્રેરણા કરનારો ભગવાન ભગવાન જાય પ્રેરણા કરવા વાળો ભગવાન જ છે ભગવાન પ્રેરણા પછી ચોરી કરું છું તો ભગવાન જન્મ જાય તું જવા જવું છું કઈ પછી હા ધ્યાન હારી કરી તું ધ્યાન મજા ભગવાન તો ભગવાન જ છે ભગવાન ના પાણી લે માવી નો ભગવાન હા હું આપું તમને ચાર નથી હું આપું કે આ લોકો બફેલા છે માટે હું ફોન કરું કે ભાઈ આને જરા જેટલું મારી પાસે ચાર એટલે ભીખ મટી ગઈ ભીખ લક્ષ્મી ની ભીખ નહીં જાતની પાવર ઓફ હેડ મને તમે શું કરશો ક્યાંક તમને વસ્તુ થઈ ગયા ગયા ભગવાન એ ભગવાન છે શું ભાઈ તો આવી છે હું એ ના કરું બંને લીધાની જરૂર છે પછી વાર ગઈ દેવ લોકો શું છે નરકુનારો શું છે લોકો કેવા કેવા રહે છે શું શું કરે છે પછી કઈ વાર ગઈ તો જરૂર હોય પછી તો એક જરૂર એક જ વાત પૂછાય કે સાહેબ આ બધું જોવાળ્યું આ બધી વાતો રવા દો આવવાની તૈયારી કરી તમે સુરત માં જોવા જાવ ને બધા મોડા પરિવેલ ચાલતું હોય તેને દિવે હોય બધો સામા લઈ ને આવ્યો છું મારે બધા ડાળી માગવાથી આવી ગયા ના માગવાથી આઈ ના માગવાની ના માંગવાની વસ્તુ કેવી રીતે છે ના માગવાની વસ્તુઓ કેવી રીતે ચિંતા થાય એવું બીજી આવશે એટલે કાલી કાલી રાસ્તા પણ હોય ને તેની આદુર બુજી પ્રાકૃતને ભોગ અમાર જે કઈ બોમ કે તે આય દેખો નઈ ને એને આયે ખાયે સારો ધંધો સારો રાજ્યો કેવી બધા રે અને નહી આવે દાદા નામ સાંભળી ને જ નહીં આવે કે દાદા નું નામ સાંભળી આવશે જ નહીં આવે તો બોકલ આ બેન આપડા બીજી બધી જે દાખવા માં નથી રાખ્યું કોને રેતો નથી તમારે કેવું રહેશે એકાગ્રનંદર આનંદ આનંદ રહે છે નિરંતર રે ઘર પર જતા નથી એકાગરનો નામનો ઉપયોગ એટલે એમ દેખા ગાને રે ને ક્લાબડીએ ત્યાર પછી દુર્વ્યવહાર થાય છે બસ તો આગળ આપણે જાગતે રહેવું આગો કહેવા બુલાઠેવા લઈ આવો ગાયક થયલે કે કરે છે હા કે દીવગા રે આગો ખસતો જ નથી આની કૃપાથી પૂછન અરુણએ પૂછે કે વ્યવહારના કામમાં કઈ રીતે તેને આપણે જોઈએ ઠેકાણે હવે બરાબર મેળવીએ દે કોઈ ધારો થયું હત્યાય મન મન આગુ કરે છે આપડે હાથમાં છે ને દાદા ને આપડે પેલા પરમાનંદ દીકરા અજય ભાઈ ખરા ને એમના ખાસ મિત્રો છે અને સોફા બેડ વડોદરા આવેલા છે વડોદરા માં જ રે છે आत्म स्वरूप ने पोचा सरल क्या उपाय स्वरूप आत्म स्वरूप पुक्त हो બંધાયેલા ના હોય પૂછી જવું કે આપ બંધાયેલા છો મુક્ત છોકે છું ત્રણ મહિના હું નવરો નથી આ મનુષ્ય મનુષ્ય દેહ બગાડવા કેવું કે ત્રણ મારો નિકાલો થતો હોય તો બેસું કઈ નઈ તું બીજી દુકાન ખોરી કાઢું દુકાનો પાર કરીશી તમારી દુકાન હોય ને ટાઈમ મહિના હોય તો રાત દાડો તમે ખોય કરી આખી જુદી બગાડવા નથી આવ્યો આનંદ વિશ્વાસ બગાડ્યા દુકાનો પૂછવું એ દુકા ના બધે બીજી દુકાન કે જોઈ આપીશ મુક્ત પુરુષ હોય અને ભગવાન નો પ્રતિનિધિ હોય તો જ આપી શકે શું કર્યું આપવાની કે આપનાર મુશ્કેલ છે તો આપવાની કેતી શકતી એ તો ભગવાન પ્રતિનિધિ હોય જાતે નાનો બાબો જે છે ને જે માગો આપણે સરળ ચિંતા કિંદગી ના થાય એવું ના મળતું હોય પછી અહી લઈ જજો આપડે મન ચલિત થાય છે તો એનો શું ઉપાય મન ચલિત થાય છે એનો શું ઉપાય આપણા કરી આપો આપણા કરી બીજું કશું થાય છે તમારું કામ કાઢી છે તારે માગવાનું કહો છો જો દૈહિક જે હોય એ તો દરેક ને જ છે ને તમે માંગવાનું કહો છો જે અમારે તો આવીને આત્મા પ્રાપ્ત કર્યો પછી દવા અમારે ને પછી બીજું કોઈ કરાય એટલે જે માગવું એ માગજે ભાઈ ને તારે તો બસ એટલું જોઈએ મારે તો બધા પ્રેમ જોઈએ બસ બીજું કઈ ના છે તો ઘેર જોઈએ છે ને ઘેર તો મળે છે બીજા બધા ઘેર મળે છે પણ બીજા બધા નું જોઈએ પ્રેમ તો ક્યારે મળે જોવા મેળ પણ આપે મને ના પણ એમ કે છે કે તમને પીગડી પછી પ્રેમ આવે એમ પૂછે છે ના બને ત્યાં સુધી આશીર્વાદ આપીએ શું કયું ત્યારે પ્રેમ દેખાય તું પ્રેમ અહીં છે ને નથી એવું તો પ્રેમ હોય નઈ પ્રેમ બધા જ છે પણ તને જોતા જ નહીં આવડતું પહેરાવે ખુશ મારે આશીર્વાદ આપણે આ પ્રેમ અમારી પાસે છે બાકી પ્રેમ કોઈ જગ્યાએ જોવાનું ના આવે ફુલા ચલાય ખુશ ખુશ ખુશ થઇ જાય પછી આવી ચપોરી કેવાય શું કેવાય ગળીમાં ચડી જાય પછી ઉતરી જાય શું કેવાય પ્રેમ કેવાય ચડી તો થાય પ્રેમ કેવાય સર ઉતરી જાય છે चढ़ी जाए दादा, है। व्यक्ति है। दादा है। पर व्यक्ति व्यक्ति कोई ना से हाथ में प्रेम रहे <laughs> ચિત્ર ઠેકવાય છે રિઝલ્ટ બઉ સારું જોયું છે તમારું પ્રેમ ઘટવાદ ના થાય ને એ પ્રેમ કેવાય શું બે કે તમારા પ્રત્યે ઓછો ના થાય પણ કોઈ પ્રત્યે થઈ શકે મોટા માટે ના થાય એમ દાદા બીજી કોઈ વસ્તુ ચાર જગ્યા ભૂલો કારણ કરવા ભૂલો કાઢી દેખ્યો કે તળાવ ચોખ્ખું ચોખ્ખું તળાવ એવો દુ એ દુઃખ ચોખ્ખું ભૂલો ના ભંડારણ તો Entonces...